બીજા <laughs> <Monbe, laughs> અખિલેશ્વર રિયલ મેં સુધાર કરતા તું કરતા હા તો અખિલેશ્વર ક્યાં કરો અખિલેશ્વર કા મા બુદ્ધિ ક્યાં કરે સબને વાા આપને ખુદ દેખાને કરતા કોણ હૈ અખેશ્વર ભી નહી વ્યવસ્થિત કરતા કરતા काम हो जाएगा अभी अक्फिल हुआ ना ऐसे करता है तो फिर फाइल का निकाल किया संभव है कोई हां और इधर भी आया वो से तो आप कर दो ओके नहीं दैट इज योर अकाउंट बुक ऑफ द आत्मा हां सो यस्टरडे आई वाज हां सो कैसे वो लुकिंग इन टू दोस द टीवी ना फॉर डिस्कशन सो मेकिंग ऑन दैट माइंड से ऑन फोर्थ एवन डिस्कशन करने की આપડે બે દિવસ ગયા તમે સત્સંગ નઈ મળે પણ ભાઈ જેને સાડા અગિયાર વાગે આવે છે બારમી સુધી કોણ વાત કરો આવો ને કોઈ થાય ગયું તું જાણતી નઈ હલો ત્યાં ભેગું ના થાય રાખી નાખે અને આ તો ભેગા થયા ના થયા બરાબર બઉ કરી દે બહુ ચાકીએ આપને <laughs> अभी भी कर दो। हिंदू अपना भारत माह्मण वैश्य क्षत्रिय क्षूद्रवा पड़ा अगर स्कूल मनता था ત્યારથી જ અમને એવું બધું કહેવામાં આવેલું શીખવા માં આવેલું દાખલા આપેલા કે બ્રાહ્મણો છે તો ભગવાન સુધી લઈ જનારા માધ્યમ છે બ્રાહ્મણો છે સાચી વાત પણ હંડ્રેડ પર્સન્ટ ચેન્જ થઈ ગયું હિન્દી માં બોલજ્રેડ પર્સન્ટ ચેન્જ હો ગયા બ્રાહ્મણ કેસુ બોલા જતા હેફિનેશન હે ...who understand the brahma, actually. The brahma actually? ne samjhe te... ki oh, end tak life... life ...beginning of their life, till the end of અધ્યાત્મ શરૂઆત જઈ્યાત્મ એન્ડ થાય બ્રહ્મિંગ આત્મસન્મુખ હોય શરૂઆત બિગિનિંગ આત્મસન્મુખ એન્ડ આત્મસન્મુખ બ્રાહ્મણ કોઈ no, પણ <laughs> બ્રાહ્મણ થઈ શકે ને જાણી ગયા બ્રાહ્મી બ્રાહ્મણ નહી રહ્યા નહીં પણ જેટલા બધા ભગવાન થયા એટલા બધા ક્ષત્રિય થયા ક્ષત્રિય હોતા ભગવાન ભ્રામીણ નહી હોતા ભ્રામીણ કોઈ ભગવાન નહિ હોતા ક્ષત્રિય કે પાસે ભગવાન જીતના હુઆ એક ક્ષત્રિય જીતના હો કૃષ્ણ ભગવાન ક્ષત્રિય સબ સબ જીતના હોત્રી બ્રાહ્મણ નહીં રામ ભી ક્ષત્રિય સબ સબ ક્ષત્રિય કોઈ બ્રાહ્મણ નહીં કોઈ નોટા સિંગલ ભગવાન હોય પ્રકૃતિ હે ભગવાન હોય શક્તિ તાકાત નહી ભગવાન બ્રાહ્મણ હોય તો રામ કે પાસે મોજે મગર ખુદ ભગવાન નહી હોયગા ખતરે ભગવાન ખુદ મુક્ત છત્રી કૈસા હાથ ક્યાં અભી છોડ તકલીફ તકલીફ નહીં અભી દેજે છત્રી દુસરે કો પ્રોટેક્શન કરતા બ્રહ્મણ પ્રોટેશન નહીં સમજે वो भ्रम को जान के जानने के लिए ही आधा दिन रखता है हाँ भगवान भी कभी हुआ ही नहीं कोई भ्रामीण के कोई वैश्य नहीं हुआ है क्षत्रिय हुआ है आप ब्राह्मीण है नहीं नहीं पटेल <laughs> पटेल ओ तो आप छतरी है मैं हम तो छतरी है ना कपड़े हो भाई दीदी आज दिखो सकती है दीदी शुड दैट वे एक्चुअली नो आई जस्ट कैन यू पुट दैट ऑन द वे व्हाट आई पुट एक्चुअली व्हाई बिकॉज़ बिकॉज़ दिस सम एक्सपर्टाइज इन ऑफ ग्रामीण एंड देन व्हेन द केपीस कैन ओपन एंड देन ऑल दिस डिफरेंट रीजन ऑटोन इंडस्ट्रीज शो इन सेर यहां मैं डाटा हो लेटिंग तो की तो गाइस यस इट्स इन से फ्री ओके चेक करा दादा सतयुग कह रहा है आपसे पास પંદર વર્ષ પછી થોડા વર્ષ નો આ સાચો સત્યુ નહિ આપડામાં શનિ મહાદશા બેઠી હોય કોઈ તો શનિ ની મહાદશા પછી બુદ્ધ ની હોય ગુરુ એ મહાદશા આવે એટલે સત્યુગ એવું નહિ સત્યુગમાં તો માણસ ડફો હતા બધા બુદ્ધિ ડેવેલે સુંદર કેવી કોઈ ચીજ ની જરૂર ને ઘેર બેઠા દહી આવે ઘી આવે એટલા બધા ડેવલપ માઇન્ડ થયા છે મેં તો આ બધા મારી વાત સમજવાની છું પણ ખોરવાની તાકાત ના હોય બેવાની તાકાત ના હોય ને શું મોટા ઋષિમોનિ રસી ના શકે એવી વધારે પડતી પડતી બુદ્ધિ ડાખો કરતી હોય ડખો કરે એ તો બુદ્ધિ જ ન ને એ તો બુદ્ધુ પડે આવ્યો હોય શરૂઆત તે ડખો કરે હું તો આ બુ સમજાય जो तो ने करने हैं, हम है। कि ने माटे बिलकुल करेक्ट है। करेक्ट करेक्ट हम देख के इधर જીતના લોકો હે એટલા નહીંતા લોકો અનંતિ છે એ જભીચારી ની બુદ્ધિ છે ના બુદ્ધિ જ નહી જે બુિ ડખો કરે બુદ્ધિ ના બુદ્ધિ ક્લિયરન્સ આપે આગળ આગળ અમારે જો બુદ્ધિ હતી તો નથી આગળ ક્લિયરન્સ જ આપ્યા કરતી ડખો બધા ક્ષત્રિય ભગવાન થઈ શકે અને બ્રાહ્મણ મોક્ષ જઈ શકે બ્રાહ્મણ ની પ્રકૃતિ ભગવાન થવાની શક્તિ નઈ કૃષ્ણ ભગવાન કહેવાય રામે ભગવાન કહેવાય બધા ક્ષત્રિય ભગવાન કહેવાય બીજા કોઈ ભગવાન ના કહે એ પ્રકૃતિ પ્રકૃતિ ના છે કે બે આમ થઈ ગયો ગવર્મેન્ટ કશું કહી શકું તો કઈ છાતી મોટી પેલી છાતી ફટાકા મારે ધડાકા મારેક ના થાય ક્યાં ગયા બાકી ના થાય કે બધા જઈને પરીખો બધા ક્ષત્રિયો ભગવાન હોય કે માને ક્ષત્રિય ક્યાં કરતા દો હજાર આદમી આ કરો કોઈ રક્ષણ નહી બોલ દેગે અમે ડરંગે ભગવાન સે નહીં નામ ક્ષત્રિય तो क्या करने वाला भगवान के हाथ नहीं पाओ नहीं ये क्या कर सबकी <laughs> सब चीज है है। कैसी छतरी की बात इतना ही भगवान खाए थे इतना ही भगवान होता है नहीं ना नहीं और धाम एक दो आदमी बोल हमको બાર ઉપર ક્ષત્રિય લોત્રીયલો ઉછારા મારે આપણે પૂજા કરવા માટે બ્રાહ્મણો ભાઈ પૂજા કરવા માટે બ્રાહ્મણ ને કેમ બોલાવીએ છે પૂજા પૂજા બધું બધું હા આધમત કરોલાયે છે એ પૂજા જેવું જ છે પછી લેક ના લે શું લે છે પૂજાની દક્ષિણા દક્ષિણા દક્ષિણા જીવન કે બાદ એ કે છે કે તમે કહ્યું ને કે સ્વર્ગ અને નરક એ રિયલ છે તે કે છે કે અહિયાં છે કે આ દુનિયાની બહાર છે આ દુનિયા તો એ દુનિયા બ્રહ્માંડ હે ક્યાં હેવન કે છે કે સ્વર્ગ અને નારા મરણ પછી કે મરણ આ જીવતા છે એમ मरण्रति मरणी जीवता तो मनुष्य नहीं मनुष्य आप समझ रहे और जब काम कर्म खराब किया है राक्षस ही कर्म किया है तो नर्क में चले जाओ नर्क में तुमने कर्म राक्षस किया है तो इसका इफेक्ट नर्क में मिल जाएगा इधर इफेक्ट नहीं है ही नहीं और तुम्हें ુમન કા કામ કર્મ ક્યા તો દેવમાં ચલાવતા કયા હૈ તો ચાર પાઉ માનવ ધર્મ ક્યાં આ જાઉં તુ ક્યાં ક્યાં ઇફેક્ટ સમજમાં રાષ્ટ્રિ કામ રાષ્ટ્ર રાષ્ટ્ર થી કામ કયા આપણે સાર્થ નહી હોવે તો આદમી કો માર બર્ડ નો દોરપોજિંગ દિર બર્ડ વુ બીકેટ ઓલ દી ટાઈમ ભાગવત ગીતા in the next generation, because they will come as a tree, because tree has got no covering. All the time it is open. So those who are exposed to the... they want to expose the body all the time, nakedness and all these things, they will come as tree. That's, that's the Bhagavad Gita I used to say. Those who are eating beef and all these things and then they are eating all kind of this stuff, you know, those who are interested in mans mansayari, in the next generation they will come as tigers or animals. So this is the way it goes in yeah, Bhagavad said. Gita. ભગવ છે કે જે મનુષ્ય કારણ કે ઝાડ ને કોઈ પણ જાતનું કપડા આવરણ નથી અને જે મનુષ્ય પોતે કપડા નથી પહેરતા એટલે પોતાનું શરીર દેખાડે છે એ આવતા જન્મ માં જળ તરીકે થશે નો મેટ્રે બડે બડે શરીર માં કપડા નહીં હોતા બહુ બો જીતનો હેખો ખાના ખાતા સાધુ લોકો હાથ માં ખાતે હાથ પીધા ચાહી નહીં નો પરિક્રમ એકચુઅલી પોતાનું શરીર બીજા ને બતાવવા માટે કપડા નથી પહેરતા એની વાત કરે છે અપરિગ્રહિ જો મહાત્મા રહેતે હેલી નહીં જય શિદાનંદુ દાદા દાદા Jai Sityan Dada Bhagavan Dada I've got to go to church. I'm on my way. I stopped and didn't make a phone call. And I miss him every time I've come. He said, I'm going to be here every time I've come. And I'm going to go to church and I'm going to be here every time I've come. And Tim, is he going to be here this week every time I've come? He's gone. He will be here in Levaniston. He said, I'm going to be here in Levaniston. Where is he? It's time for me to go to church. Where is he? Monday to Levaniston. Where is he? और जो हिटलर ने किया है जो बॉम्ब डालता है वो ज, अप, अमेरिका ने जापान पे किया है वो सब रास्ते काम है था। तो इसके लिए नर्क ऐसी है की नर्क में जाते है वहाँ इफेक्ट क्या है की तो मैं बता दू तो सुनने वाला मर जाता इतनी खराब है सकते। एक सेकंड भी आप नहीं समझ सकता नहीं। नहीं। उसको क्या बोलता है नरक को क्या बोलता है हिंदु, हिंदु कलातल, पाताल सुना नहीं और देवलोक कहा रहता है इधर से उपरना भाग में सब देवलोग है और ये इधर से ऐसे बॉडी इसमें दो लोग रहता है, एक मनुष्य लोग और मनुष्य दिखाता है इधर ये सब मध्य लोग का है अपने मध्य लोग मा है और ये पाता लोग है इधर से ये ब्रह्मांड अपनी मनुष्य की बुरी की माफक है <laughs> ઉભર થઈ દેખા બ્રહ્માંડ પડવાહી મધ્ય લોક મધ્ય લોક મધ્ય લોક મધો લોક હૈ એક મનુષ્યુ હૈર સબ દીખાતાળ દેવલો દ આપે સમજાવ્યું એક કઈ રીતે આપણે પાડી શકીએ કે આ પાતાળ કેવાય મનુષ્ય કેવાય પૂછે છે આ કોઝિજ ભી હૈર ઇફેક્ટ ભેદો નો સાથ હે મનુષ્ય જાનવર હેત હે ये एनिमल्स जिस तरह से उसके लिए कोई नहीं है इफेक्ट तेरे से इफेक्ट नहीं कोई नहीं होते और देवलोक के लिए इफेक्ट है कोई नहीं है ओ सब देवलोक है ना वी इफेक्ट है कायवा कोई नहीं पर नरक लोक है इफेक्ट है कोई नहीं इससे इससे એ જો દ્રિત્ય યાર ઓનો સાયકલ લે સ્કેપ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટાઇમ વે દે ધ પોઝેડ અન ઇફેક્ટ ઇન ધ બીટ પાસ ઇફ યુલી ઇફેક્ટ એન્ડ ધીસ ફાઇટ ઓફ ધ કોજેસ કોજેસ અન ઇફેક્ટ ઓન અન્સ સુલેટ હે ના કોજેસ અન ઇફેક્ટ કોજેસ અન ઇફેક્ટ યર બીસ્ટ ટૂ ઇફેક્ટ યાર વે આર ડેફિનેટલી ઇફેક્ટ લે ગુજરાતી વો કહીએ ના નો નો નો પેલા માં ખાલી કર બં સાથે નરક ગતિ નીચે જે નરક ગતિ કહી એમાં ઇફેક્ટ જ હોય ને અને વચ્ચે જે મનુષ્ય ગતિ ને તિર્યજ ગતિ જે કહી એની અંદર કોઝ અને ઇફેક્ટ હોય પણ તિર્યંજ ગતિમાં ખાલી મનુષ્ય મનુષ્ય દાદા સ્વર્ગમાં તમે કીધું કે ઇફેક્ટ છે અને નીચે પણ ઇફેક્ટ છે તો બે ઇફેક્ટમાં ડિફરન્ટ કયા પ્રકાર છે એક સારી ડાયબીટ ઇફેક્ટ છે નીચે ઇફેક્ટ છે બંકમાં ક્રેડિટ મનુષ્ય મેડિટા ડેબિટ કમી હૈ ક્રેડિટ જ્યાં હૈબિટ કમી હૈ સમયે મનુષ્ય જો સીરિયન્સ લગ દાદા મનીષની હાઉન્ક્રીઝ યુર ક્રેડિટ મનુષ્ય જાતિમાં ક્રેડિટ કઈ રીતે વધારવી સમજો કોઈ આવીને આપણને કઈ પણ ખરાબ કરતું હોય આપણને તો આપડે આપડી ક્રેડિટ વધારવા માટે શું કરવું જોઈએ એની હાથે દુઃખ સુખ દો દુસરે ખુશી કરો દુસરે ખુશ કરો દુસરે દુસરે કભી દેવા ધી કોઈ બહુ ડેબિટ હોય Badi hota hai, hota hai. Debit and credit, debit and credit, No credit, no debit, નો ડેબિટ મોક્સ બે આફનસ તો બાય રીડિંગ ધ અપતાવાણી એન્ડ ધ આઈ ગોટ ધ આઈ એમ સોરી ઇઝ ઓલરેડી એક્સપ્લેન્ડ ઇન ધ અપતાવાણી કેમે આપતામાણી વાંચી અપતાવાણીમાં આપે લખ્યું છે એ મને સમજાયો કે ક્વેરીને ડેબિટ ના હોય તો મોક્ષ થાય મોક્ષ એટલે કે આ इधर से બોલ આ રે બોલ છે કે નહીં ફેર બોલ સે બહુ ડળો તો દાદા ખરાબ કામ હેટિટર્સ બહુ બહુ ડેબિટ ક્યારે હોય કે જો ભગવાન હોય વાળા ડેબિટ બહુ જીતી હે ભગવાન હોય બહુ સારી સ્ટ્રોક લીયા આપને વન સ્ટ્રોક दूसरा तो तीसरा नहीं ए बराबर नहीं कबोल हां ऐसे है टैडीली टैडीली बंद हो जाता है हां हां वन स्ट्रोक दूसरा किसने दिया ये बाउंस ऑफ इट्स ओन राइट द फर्स्ट स्ट्रोक वी गेव इट देन इट बाउंस ऑफ इट्स ओन सेकंड थर्ड स्ट्रोक कम ए हां so we explained to the physics i please that oh he stroke nahi dega he stroke <laughs> nahi <laughs> ah. he stroke nahi karega <laughs> phir stroke nahi karega hmm. oh move ho jayega samjhe so na bouncing with that stay there and it will displace again a bit more best more a bit more oh yeah and if i go like this નો ક્રેડિટ નો અભી હમને આપ્યા નો ક્રેડિટ નો ડેબિટ વાત દલો ભાઈ પૂછ્યું ભગવાન થવાના હોય એને ક્રેડિટ ડેબિટ કેમ એટલી બધી સ્ટ્રોંગ હોય સ્ટ્રોંગ હોતા તારે સંપ શું થયું મો છૂટવા માટે બ્રાહ્મણ પણ અરે એ તો એ શાક જરા માંગી લે બીજું આ તો ઉડાડી દે આવડવું બધું લોકો ને હેલ્પ કરવી જોઈએ બુદ્ધિ એટલે લાઈટ લાઈટ એટલે અંધારા નું કોઈ પાછળ અંધારણ હોય તો ધરવું જોઈએ ફ્રી ઓફ કોસ્ટ બદલે અંધારાના પૈસા માં બે રૂપિયા આવ્યું લાઈટ ધરવું બધા વેપારીઓ કરે છે આ બધા વેપારીઓ બધું હા છેતરે છેતરે જે છેતરાય ને છે ના છેતરા છેતરે છેતરા આવે તો બિચારો બોલો નાના જીવડો મારવાની બુદ્ધિ ઘણી વધી જાય અને એ બુદ્ધિ લોકો ને ઓછી બુદ્ધિ લાભ ઉઠવાનો ખર્ચી નરકે દેશો એવું ચેતવણી આપી તમે ક્યા લખવું છે આપતા સૂત્ર માં કે એની શ્રેણી મંડાઈ એટલે શું દાદા સેટઅપ થાય સેટઅપ થાય આમ લોઅર લેવલ યુ યુ એક્સપીરિયન્સ નોર્થકો ઇન ધીસ વોર્ડલી Because when you die you don't have anything over, but you say that there is heaven and not after the death. So, I have to <coughs> rechange my thoughts already. No, I have to be so good, so good, so good, so good, so good, so good. I have to say that there is no good, no good, no good. I have to say that there is no good. If a king is here, I will give you a king. સમજમાં છે કે રાજા શિકાર ખેલ એક લગાયા દૂસરે આદમી નેટન નહી ખાતા ઓકે એલે જૈને એને વિચારવાનું માર્યું હમ હ આરામ ઓય ઇસકા તફળા દેખ કે મુસ્લિમ કો બહોત દુખ હુઆ હે કેરે રે યાર બચ્ચે કે લિયે મેરે ઇસુ કે શું હુઆ ઇસુ બસ દુખવા દુખવા યાર હસુર કે તફળતા થા ના ઓ હા હે રે આ વેસે તફળતા થા એટલે ઇસકો દુખવાત હો ગયા કે બચ્ચે કે લિયે મેરે થા ઓર વો ખુશ હોને لگا આઈસા હમણે બાબા સમજી ગયો રાજા એ માર્યું તે છતાં ખુશ છે ભાવ બંધાય તમે જઈ શકો આ બધા ક્રોધ થી પાપ જ બંધાયોકરા ક્રોધ કરે તો પુણ્ય બંધાય એ કેવી રીતે એવું નહીં એના હિતના માટે વડે માં બધા પણ એને પૂન બનતા ગુસ્સો કરે તો કેવા કુદરતી સરસ છે ને સમજ ના બી મોર આર્ગ્યુમેન્ટ ટુ ગેટ ટુ ગો ગો નોટ માઇક લેફ આર્ગ્યુમેન્ટ that when they could that is saying actually uh, they in, in english i can say if you argue more and more you are going away from god if you don't argue and accept it then you are closer to the god so they feel this kind of argument if we making more and more i think we can't reach to a conclusion it is surface conclusion because it's it's so complicated manner we able to analyze the facts at this, this materialistic analysis for we give is not the real analysis for towards the God, actually, as you see, there are two different things, the relative and the uh, real yeah. viewpoint. In the real viewpoint, when we are thinking to God, we should not put materialistic wall in the real viewpoint. The real viewpoint is you see the things in a different way, because there is a difference also, there is a different wall. So this materialistic analogy, what we are talking about, cannot be put into the real analogy, you know. These are two different aspects. But uh, that's my <coughs> confession. Somebody can explain mm -hmm. it. Dada, what I am saying is <laughs> that I am going to do it. जो हाँ के जो आप जाऊँ भगवान तरफ जाव हो है, तो बहुत आर्ग्युमेंट ना करवाइए कारग्युमेंट जितली पूछताछ करिए भगवानी दूर थी कैसे यू कारण शू कि तेरे रियल रिलेटिव समझा रिले समझ ये रिलेटिव आज बड़ी मटिरियालिस्टिक वर्ताओं से समझिए साथ प्रश्नोत्तरी करे एट कि एना भगवानी दूर जाए समझे ના જરૂર હૈ નર્ક હૈ કે નહીં પૂછને કા જરૂર નહી થોડો પૂછને નહી આર્ગ્યુમેન્ટ હોતા કભી કોઈ કરે નહીં કોઈ કરે નહીં આર્ગ્યુમેન્ટ બુદ્ધિ નહીં આર્ગ્યુમેન્ટ ક્યાં કરે આર્ગ્યુમેન્ટ બુદ્ધિ હેધર કરતા હોતા નહીં દાદા મેં બુદ્ધિ નહીં તો આર્ગ્યુમેન્ટ ઉપર હોતા નહીં કભા આદમી કભ્યુમેન્ટ કભી નહીં દુસરી જગ્યા આર્ગ્યુમેન્ટ તો હોય જુદ્ધિ આર્ગ્યુમેન્ટ ને ફોન આવ દુસરા લોક ના બોલતા ફસાતા આપડે તલાસ તો કરવી પડે ને બુ જ્ઞાની આરકી કરતા નહીં આર્ટક કોણ કરેગાઇક because um, regarding the king and then muslim okay. they bo both of them are killing the deer you know okay. so how this thing came to my mind like why this i asked that i, I told this way. the reason is that say king is a kshatriya hmm. okay his his profession is to keep the people keep the people happy and all these things he should be expert in his sport you know because he's going for fighting king kingdom that king where there are two common two sectors of the kingdom one kingdom will occupy the other kingdom mm -hmm. if this the, the, the superior kingdom king is that who had got more number of kingdom isn't it so that they have to fight for kingdom dikshatriya has to fight for and he should be happy if he has done rightly killed he beer mm, okay mm -hmm. so we are now Okay that's that's way you okay, know so we said that okay, okay. he's okay. not getting he's not getting into the appropriateness of hunting and killing for a child he is just explain you in in, in a very simple way the fundamentals of karma. No, no, no, no not that. that, not okay. that. Okay. I I profession. one. રાજાની ને પેલા મુસલમાન ની જે વાર્તા હરણ ની સમજાવી ને તો કે છે કે રાજા નો કે છે કે મેન કે છે કે એનું કામ શું છે કે પોતાનું રાજ્ય હોય અને પોતાના માણસો હોય એનું રક્ષણ કરવાનું હવે કહે છે જો બરોબર તમચાબાજ ના હોય તો કે શિકાર કરા પડતા કો બહુ ક્ષત્રિય નરકમા હૈ પ્રેક્ટિસ બ્રાહ્મણ બાહુ કામી પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ હોય